નિરંતર હળગ્યા યા જ કરે છે પેટ્રોલ પડ્યા જ કરે છે લાગણ હળગ્યા જ કરે છે એમાં બુજવાની આશા આખી આ ચાલતી થાય એમ ઠંડેકવાર એ આશા આખી ખોટી છે तेरे आपने अपने तेरे कहू्या कर लग्न मधे सुपर प्लियु लगन हुए घर मैं बद ઊડો ઉતરવા જેવું શહેર નહીં આ તો સહેજે ચાલે એવું કેવું આ ગાડીમાં ખાલી એ શું ચલાવે ખાલી ચલો ચટ નીકળી જાય ભૂત થઈ જાય ઉડો ઉતરે છે જન્મતા પેલા દૂધ ની તૈયાર હોય એ જન્મ થયો હોય બાબા દૂધ ની તૈયાર હોય ને જન્મે તૂધ નીકળે તો દૂધ નીકળે કેવી અંદર આવેલો છે બીજું થયા ડાક્ટર વાળા એ કરનાર તૈયાર બધું ભાઈ વાકા થયા અંદર તો પછી કાપી રે કાઢો પડે અમને જોડે લઈને જાઉં તારી હોય દોત નહી હોય ગોઠવ્યા નહીં જરૂર નથી કુદરતી છે વસ્તુ ના પણ દોંત કેમ ભૂલી ગયા છું કુદરત ને જરૂર નહીં લાગી દાદા કુદરત ને જરૂર ના લાગી હશે બધું બનશે પછી ત્યાં દાણા ખાતા થાય એટલે વર્ડ વર્ષ પછી દાતા આવશે બરોબર છે ને એ સુંદર કદે નહી નહી બધકું બી એક દવા મોજો તારી મારે દવા તો પાવી પડે ને કાઢી દવા પીએ નહીં રોગ અઘાત કઈ તો બંધ કરી પડે પછી બે જણ જાલે નાક ડબાવે નઈ તો એને ફૂ કયું ફુગાર માર્યો ગાડી આડી જ્યાં થી ફટકા કાલે પેલું એ હતું ને કાલે તો મોસમ બી નો હતોલું નઈ મીઠા એક ખાતું હતું બીજા બે ત્રણ કાપા એમાંથી મીઠા નું કાઢ્યું ના મારે નાકડે હિત કરી શું છે બિઝનેસમેન્ટ છે બિઝનેસમેન્ટ ને પછી પોતા પણ માની દે કરવાનું ખરું પોતા પણ હું ખાલી hai hai hai hai hai niker bachcha kadam ghalaido hmm. <coughs> ha dali silver jubilee udve hamare se silver jubilee nahi thi પછી ગોલ્ડન જ્યુબેરી ઉજવી તે ડાયમંડ જ્યુબેલી ઉજવ્યો શું કરતા ના રાખશો ને પંચોતેર હજાર થયાલી પંચોતેર હજાર થયા મારે એને શું કરે છે એના કરતા બોજો ઓછો થાય સારી રીતે ત્યાં તમારા એ પંચ હજાર ની હતી દેશ માં તો ભારે પડી જાય ને એક તો આમ પચીસ હજારો ખર્ચવાનો હોય અને પછી એ પોણા લાખ રૂપિયા ભારે પડી જાય ને દેશ લાકડો મજા આવે છે બારી મૂકે તે સમજી ગયે આપડે મરી જાય but i might have to give which is the best way to dispose of body question he puche se kahe par pura kagad phukao kagad topi do dada aa kagad bas he puche se mari jaye tere koyo upay sar body nahi dispose karwana baro baro tu na keda ja ke evite kam se bata લાકડા લાખા ફતા શું કરવું વાંધો નઈ ઇલેક્ટ્રિસિટી નો ડા ડાટવા ને સારું નથી ડાટવા ની સારી નથી અરે બાળવા દેજો થાય અરે બધા પરમાણુ જો હપ્તા હપ્તા મળી જાય પરમાણુ બધા હાલ પેલા સળ્યા કરે સળ્યા કરે ને પરમાણુ હે તો અરે આટકો તો ઘણાય વર્ષો સુધી જાય ની આ બોડી આપણો પરમાણુ નું બને છે પાટી ઓ ઓ તમે તો ચાલ્યા ના ઉભા રહ્યા કે મળી જાય માણસ મળી જાય તે દીકરો થઈ ના આવે ને વ્યાર હોય તે દીકરો થઈ ના આવે મેળ પડતો હોય તો છોકરો થઈ ને આવે વ્યાર હોય તો છોકરો વ્યારથી હિસાબ બંધાય અને હિસાબ બંધાય પછી આપે અને પછી કરી બેસે છે મનમાં એમ લાગે છે ત્યાંથી બિલીપ બેસી ગઈ એ જનતા પડેલો છે એવું લાગ્યા જ્ઞાન ના આધારે નથી આ मनुष मिली श्रद्धा तो जागृति पूर्व बिली हूँ किमन भाई कही चाले जागृति हूँ किमन भाई छू है થવાનું હોય ને અને ભાવના એવી થાય ને તૈયારી ઉડાવી માપતી ના બને એમ કે તમે ભૂલી ગયો તો પબ્લિક દરિયા ની માપી ના બને કબૂલ તમે કહો છોકરા કબૂલ કરે તારું માય નું ચેક મારી માબૂલ કરે છે આય છે મારી માય કબૂલ કરે છે એ બધું કબૂલ કરે પણ આવતી નહી પણ આ ટિકિટ ની પાસે ગુંદર ચોડો તો ચોરશે એની તરફ ગુંદર વગેરે મારી પાસે છ મહિના સદ્ધર આવે મને કલાકે આવતી નહી તો અમદાવાદ રાખો છો શ્રદ્ધા વડે તો શ્રદ્ધા તમને હું ઠપકો આપું વળું તો શ્રદ્ધા આવી જોઈએ એ સાચી વાત સાચું જ્ઞાન તે જ કેવાય મારી નાખે તો હો મારી નાખે તો શ્રદ્ધા ના જાય એ સાચી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 અર્જુન જે કૃષ્ણ કેતા જાય એને છે કબૂતર જોયું તો અર્જુન કૃષ્ણ કે આ કબૂતર અર્જુન કે હા પછી એ આ તો ચક્રો છે જે આઠ થી જોયું તો પણ એવી શ્રદ્ધા ને એમ એથી વધારે સગાર યોગ સારો હતો ભયંકર ના હોય નાખે નાખે વા દેખાય બોલાવે તમારી પાસે નીચે કશું હે છે ને કરવાની છે વિનાશી છે વગર ના એટલે અવિનાશી આપડે એટલે આ રિલેટિવ એ વિનાશી છે અવિનાશી છે એ જ પડે છે उड़ी जाए गुणाकार नहीं होता मन में गुण ना मना आयुष्य सोबत करे अपने आयुष्यव पड़े તેનો આ માણસ માંથી ચાર પગડું લઈને દેડ ફજે રાખી જાય માણસ માં ચાર થાય ને આ બધું કલ્પિત કલ્પિત અને એના ઉપર થી કલ્પના ઘોડા કરે પાર જ ક્યારે આવે સસરો ક્યાં સુધી કલ્પિત તરીકે રેવાય કાયમ રહેતો છે સસરો તો બહુ ડાયવર્ટ નઈ લીધું તો ત્યાં જમાય થવું પડે મોસાડ માં જાય ત્યાં ભાણો થવું પડે બધું દાસરી જાય ત્યાં જમાઈ છે કે જે તો કરો થાય चांग उड़ा झगड़ो थो जमीन संबंधी दुश्मन है आ गाय भेसो भेसो कई सगायो है એમને નથી સાસુ નથી સસરા હા સાસુ સસરા છે છતાં એ લગ્ન કરે છે છતાં સાસુ સસરા નથી લગ્ન કરે છે ને છતાં કોઈને છે મેં નથી ત્યારે સુધી હોંકે પડતન હતી સમજારી છે તો કશું લાજે છે આ લોકો એ અક્કલથી કલ્પીતી ગોઢરીલ બાબાજી સસરા થાય ને વર સસરા લી સાસુ સાસુ ભાઈ જે ને હું તો apne બાયર કે હાથ નું ગટાઈ છે માર મોફિયા જો તો મોગા ભાવ નું મનુષ્ય પણ મોગું અત્યંત ચિંતા મળી દેહ આ કેવાય તો આથી મો એ વેચી રહ્યો બિચારો संसारलिक कशु परोणो थे, थे पाचा जता रहू परोणा तरी गैस संसारेस नहीं मुख्य प्रश्न हवा के संदास मैंने आपके गे ते जाइ आपी સપ્લાય કરીશ બીજો પ્રશ્ન પાણી નો તે પણ તમે સપ્લાય થશે ત્રીજો પ્રશ્ન ખોરાક નો જરૂરિયાત નથી રામા ગેસ છે જેવું છે પણ ગેસ થયા પછી ભોગ ગેસ થયા આપણે અને પછી તો આગળ એમ ત્યાં ક ચાલુ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 હા પાંદર હાજર નું આયુષ્ય ફરી એક્ટર આપવાનું હોય રેગન આપે ના આપ્યું નથી રગર કરે આ થોડા વખત મીટ પણ બગાડે નઈ આ વખત મમતા વાળો હોય તો જતો અને મમતા વગર નો જતો રહેવાનો બહેને એક જ જાત માલ તો પછી મીટ બગાડવાય શું કરવા દુનિયા ની પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે તમે ચલાવતા કે ભાઈ પ્રકૃતિ ભૂખ લગાવે છે પ્રકૃતિ ખાણું ખાય છે પ્રકૃતિ સંદા છે મને ભૂખ લાગી તમે છે તે પ્રવૃત્તિ ચલાવે અરે વ્યવસ્થિત ચલાવે અને તમે આત્મા ભરો નિવૃત્તિ મારો શું કડી એમ જ ને ખાલી છોકરી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 મારું મન મારું બુદ્ધિ મારું ચિત મારું અહંકાર બધું બોલે છે કોણ મારું મારું કઈ છે કોઈ વ્યક્તિ છે કોણ છે પણ ઓળખવા માટે જાણવાનું છે વાત સમજી ગયા એ તો ઓળખવા માટે આયા જ કે આ તો બીજું બધું ઓળખેલું જ છે પણ આ ખરું ઓળખવાનું આટલું જ છે સારી સમજે છે ઊગે ઉભવો છે એનું કોઈ સાયન્ટિફિક રીઝન હશે ને કેટલું ઇલેક્ટ્રિસિટી પૂરતું એ તો સોના માં ઇલેક્ટ્રિસિટી સોનું હોય છે ને તેમાં ઇલેક્ટ્રિસિટી હોય છે આ ડાયમંડ હોય ને તે કામ કરે છે રીઝન તો દરેક નો દરેક પોતાનું આપે ને આપડે બરફ હોય તે બરફ ના ઢગલો બે માંસ મોટો કે બીયા મોટો આ તુલસી નું લાકડું એ સાંજે જ છે વસ્તુ ઇલેક્ટ્રિસિટી સારી વાલા કપૂર્યા એટલે મને એક કવિ બોલ્યો દાદા એ કવિ ને દોરો પૂરો મારા જે તુલસી દેખી તોડે પણ પાણી દેખી કરે જ્યાં ટાડું હિં જેવું હોય મારી આવું તિલક કરતા તે પણ ગયા કે એ આવું કહેતો હતો બ્રહ્મ જ્ઞાન દેખું નહીં તો બ્રહ્મ કરવાનું આપણે આમ આમ માથાપડ કરવા નહી પછી એને કયું બ્રહ્મજ્ઞાન થયા ખાતરી લક્ષ્મી છું લલ્લું ભણવા કરતા હરી કે જો તું શિવ તો વસ્તુ કરી કે તું શુદ્ધાર્થમાં થ જીવાત્મારી કરતા પણ છૂટે તો કરતા મીટે છૂટે એ મહાભજન નો મરમ એટલે મેં કરતા પણ તમે છોડાવ્યું કે ભગવાન માં એટલે કૃષ્ણ ભગવાન તમે બધા પ્રેક ને હું કરતી કારણ કે મહત્વની સમજ સમજ પડેલું હતું મને જાવું છે મહત્વ કરવાનું કે મારી ભક્તિ જે ચાલુ હતી આ બેન ની મીના ની મીના બેન ની ભક્તિ હતી જે મનમાં જે બધા આપડે ભગવાનો આપડે બધા દેવસ્થાન માં મૂકીએ છીએ આજ સુધી અમે પછી ઘર માં કરીએ ને દરરોજ તે આ મંદિર માં જુદા જુદા સંતો ના કરી એટલે એને નહીં કરેલું મને હવે જાણવું છે એનું બધું મહત્વ શું છે જાણવું છે કે એનું મહત્વ શું છે દાદા ની અમે પ્રાર્થના કરીએ કરવાની એ આપડી શ્રદ્ધા બચાવે છે કોણ આપડી સત્તા બચાવે છે એ ફોટાવા જ બચાવે એ ફોટા નાખી દે ડૂબી જાય એ ગીત આપણી શ્રદ્ધા નહીં સાંભળેલું હોય વાંચેલું હોય કે કૃષ્ણ ભગવાન છે કે શિવ છે ગણપતિ દાદા છે અંબામા છે તો તે રીતે ખાલી અમતાની પ્રાર્થના કે તમે અમે તમને વંદન કરીએ છીએ ભૌતિક સુખો માટે કોઈ મોક્ષ ને પૂજા કરતા અમે કહીએ છીએ મોક્ષ નો માર્ગ ના મળે તો ભૌતિક સુખો માટે છે ભક્તિ કરજો દાદા નું કેવું છે જે થાય તે ઈચ્છા એ કરી કે ભાઈનું કામ થાય કે મને શ્વાસ બધું કરતા બરોબર છે હવે એક એ પણ ખરાબ નથી કારણ કે પીઠો માં ગઈ ને સારું એ કય છે કે એના જેવા હવે શું કરવું મીનુએ નાન લીધું અત્યારે દાદા નું હવે શું કરવું મીનુ ને કઈ લેતા અભાવ નહીવો જોઈએ રિલેટિવ છે રિલેટિવ આપડે તો રિલેટિવ અત્યારે મશીન માં જઈએ થાય દર્શન કરાય હવે પૂછો કે આપડે પ્રાર્થના કરીએ સ્વામીજી પ્રાર્થના કરીએ તો તે શું અને તે શું કામ એ રિયલ તૈયાર છે દાદાજી હતી એમાં મારી ગેરંટી છે એમાં દાદાની ગેરંટી છે બી બધું રિલેટીવિલે આપડે અહિયાં કોઈ કોઈ સાહેબ આવ્યો હોય તો આમ વામ તો એવું મશીન માં જીવ કરીએ શું આપડે રિલેટી છે બધે મહાદેવજી હાય ગણપતિજી મસ્ત માં જાય ને पूछे मंदिर रामना के, के मंदिर मई के शिव न मंदिर मईए તો કેવી રીતે પ્રાર્થના કરવી અને શું બોલવું એમ પ્રાર્થના કેવી રીતે કરવી અને જઈએ છીએ મંદિર માં રસ્તે અમે જઈએ કારણ હું ના જોઉં એટલે લોક છે કે દાદા જતા રે શું જવાની કારણ એટલે લોક આવે રસ્તે પછી મૂળ પાછલો જે પ્રજા છે ના આજે વ્યવહાર બગડી જાય લોકો આપડે ના થઈ પણ પેલા અજ્ઞાન દાદા એ પ્રતિક તો થાય ને પ્રતિક તો થાય ને કે મંદિર હોય એટલે આમ સાધારણ તરત જ ખેંચે કે ચાલો કરવાનું આમ અંદાજ નહીં આમાં કેસ જો એ નથી સમજાતું કે સાકાર ભક્તિ આપડે કૃષ્ણ ના મંદિર માં જઈએ આપડે શંકર ના મંદિર માં જઈએ અંબાજી ના મંદિર માં જઈએ એક આકાર ની પ્રાર્થના કરી શું કે સાકાર અને આપણે જે વાતો કરીએ આત્મા અને આત્માના મોક્ષ ની વાતો કરીએ એ નિરાકાર ભક્તિ આ બંને નું કોમ્બિનેશન કેવી રીતે આપણે મંદિર માં જઈએ આપણે આપડે જે મંદિર જઈએ અને મૂર્તિઓ ને પ્રાર્થના કરીએ એ સાકાર ભક્તિ તમે જે વાત કરો આત્મા નીકરણ અને મોક્ષ નીકરણ જે નિરાકાર ભક્તિ એનું क्या क्या था? साकार साकार साकार नहीं तो करे तो के आत्मा आत्मा करे तो निराकार प्रकट थे आ मूर्ति भक्ति सा परोक्ष भक्ति के બરોબર આપડે દર્શન કરીએ ભક્તિ નો મૂર્તિ નો ગમે તે હોય તો આપડે દર્શન કરીએ મૂર્તિ સ્વીકારે નહીં એ તો મૂર્તિ શું કે તારી બનાવી હું બની તારી એક ફૂટી છે કે બે તમને ખબર નહી અને ખબર નથી પોતાની અંદર ભગવાન બેઠા છે એ ખબર નથી અહીં કરે છે આ તમારો માલ તો પહોંચાડી દે છે એટલે પરોક્ષ ભક્તિ પરોક્ષ અને સીધી ભક્તિ કરતા આવડે તે પણ પ્રત્યક્ષ ભક્તિ પરોક્ષ ભક્તિ તું જાણતો નથી ભક્તિ કરે બરોબર છે સાકાર રહ્યા નહિ એટલે લોકો મૂર્તિ લાવી દીધા મૂર્તિ અચાક સોરી મૂર્તિ સાકાર સાકાર હોય ને એ તો નિરાકાર પ્રાપ્ત થાય આ તો પરો વિપત્તિ તારી બનાવી હું બની તારી એક ફૂટી છે હા તો આપડે આપડી મેરેજ શ્રદ્ધા દેહાય છે ભાઈ શ્રદ્ધા દેહાય છે એટલે આપડે થી એટલે શ્રદ્ધા બેઠેલી રહ્યા સાયકોલો ઇફેક્ટ છે ખાલી પણ તે સ્વીકાર નઈ નઈ એમની જરૂર નહીં એ તો કે શીખાય કોનો માલ તુર રામ મોહનભાઈ કરે છે બધા તમારે શીખાય લેજે પણ આ પરોક્ષ નું ફળ શું તાર સુખાર સુખ ભૌતિક સુખો ભૌતિક સુખો ભૌતિક સુખો અને પ્રત્યક્ષ વ્યક્તિનું શાકા ત્યાં પ્રગટ થયા તો એ બે હજાર પરમાત્મા ગણાય બે સાથે પરમાત્મા કે હજાર પણ જો બુ ના હોય તો એજ મારો ના પણ મૂર્તિ કેવું બોલી ઉઠી વિચારી સારી બનાવી હું બની તારી એક ફૂટી જાય છે આશ્રમ કરીને સંકળી જાય કારણ કે આપણે શ્રદ્ધા મૂકી છે ને ત્યાં ફિટ કરી છે ને આપણી આપડી શ્રદ્ધા એ જ મૂર્તિ છે અને આપડેલામસ્કાર કૃષ્ણ ભગવાન ના હોય ના પહોંચે રામચંદ્ર મોક્ષ કોઈ પહોંચે નઈ પહોંચાડત સંસારમાં ગુલાબે ઘણી ભક્તિઓ કરી હતી કેટલા ખોટા લાઈન થયા કર્યા વળ્યું નહીં પછી વળી નાનું બેન વળી રહ્યું છે આવું લોકો પૂછતા તો આપડે બોલીએ બેસી નું આખે ઘરે પ્રતિષ્ઠા થાય પ્રતિષ્ઠા એટલે અમે કેતન મૂકીએ દાદા ને પૂછો કે અમારે આ બધા બીજા ક્ષેત્ર છે ને તેનું વધારે જાણવું છે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 એ જગત નું કલ્યાણ કરવાની રડ્યા કરે એ ધીમે ધીમે ધીમે તીર્થન થવા મળે પોતાના સુખ ને રડ્યા કરે એ કો થાય નહી લોકો ના સહન ના કરે તો ધીમે ધીમે તીર્થન કરતા